ચોરાશી વરસાદ નું મૃતમ શરૂ સ્વામી નારાયણ હરે સ્વામિનારાયણ હરે નવ અઢારસો બ્યાસી ના મા સ્વામી શ્રી સહજાનંદને વિશે પુષ્પના તોરા લટકતા હતા અમે તમે કોઈ કોઈ જગ્યા સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ન્યા મીડું છે અને તોરા લટકતા હતા ન્યા પાછું નથી ભણેલા છો તમે તો ભણો બજરા ના શિવાડે તો એના જેવા શિવાડી આવે તો આમાં રસ્તો દીર્ઘ માય કે પુલિંગ છે શું છે એ તો જવું જોઈએ આપણને યાદ ન આવે પુષ્પા તો આગળ મુનિ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા બરાબર બેઠી હતી પછી ચીમન પ્રશ્ન પૂછ્યો છે પ્રલય કાળે કારણ શરીરે યુક્ત થકા માયા લીન હતા अथवा भगवानी इच्छा कर सत्यता જો કૃપા કરીને કહો તો હું આવ્યું અને જો કર્મે કરીને થઈ એમ કહી તો જન્મત ની સત્યતા થાય એ હાચો પડે કર્મ સિદ્ધાંત અને પરમેશ્વર ની કરીને થઈ એમ કહી તો પરમેશ્વર તો કોઈ વાલું કે કોઈ છે માયા માં એમ તો કારણસર પીડા કર્મ ના અનુસાર પ્રથમ તો પ્રશ્ન માં તો એ લખ્યું એમને કે પ્રથમ દીવ કારણસર માયા માં લીન થયેલા ઉત્પત્તિ કાળે પછી કર્મ કરી ને થાય છે આ ભગવાન જો કર્મ કરી ના થાય તો પછી કર્મ મુજબ એકને ગયા માં જઈએ એકને કુતરા માં જ કેમ બને ભગવાન માં ઉપાનાસ્તિક છો જો કર્મ ને પ્રધાન કોણ આપો છો તો એવીશ્વર માં ન હોય તો આ જીવ ને દીદી જગ્યા એ કેવી રીતે જવાનું છે કર્મે કરીને તો થયું ભગવાને ખરી આવ માયા જીવો રાખ કેમ મળે કારણ કે પ્રશ્ન એવા છે આખા વૈદિક ધર્મ નો લોક છે પાયા માં જરૂર થાય બરાબર પછી ભગવાન ની જરૂર ના રહી પછી ક્યાં જરૂર રહે કર તો જીવ કરતા બે લીટી ગઈ પછી ચીમનરાવજી પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ જીવ જયારે પ્રથમ પ્રલય કાળ ને પ્રથમ પ્રલય કારણ શરીરે યુક્ત થકા માયા લીન હતા યુક્ત થતા માયા માં લીન આ એવા જે દેવ એ બપર દેકારને વિએ ઓર પ્રદ જરીબ ઉસ મુક પેદાતા કુછન પાલે બનેના હવા દે દે કે એક તો સેવા Oh no, I'm sorry. mata ભગવાન પોતાને <tos> વચના પાડે છે આમ તો ભગવાન ઈચ્છા નથી ભગવાન ની દ્રષ્ટિ પડી અને ઘર ને ઘરે ભગવાન જે નહી ને આ બળિયા તો ખરા આ હાથની લઈ એ આને આરામ ને એવો સમ્રદયતા જોતે તમને થોડું જ્ઞાન મળે આ સત્પુરુષ જ્ઞાનમાં બધી રીતે આને સમજનાર નહી ને સત્પુરુષે જંગા દાખલા કરી ત્રણ ગાડા ફૂક્યા પેલી ખવા માંડતો ભાઈ સવાળ મળા ત્રણ પેલી આ સત્પુરુષ સાધુ હોય તો નહી હોય મારા ભગવાન ની <laughs> ત્યારે પ્રથમ તો જે સદયુગ પ્રથમ નો જે સદયુગ તેને વિશે સર્વે મનુષ્ય ના સંકલ્પ સત્ય હતા અને સર્વે બ્રાહ્મણ હતા અને મનમાં સંકલ્પ ધારે જો કેટલી લગી વસ્તુ છે મોટી સ્ત્રીઓ હોય અને સંકલ્પ કઈ બોલો અને સૌને ઘેર કલ્પ વૃક્ષ હતા પરમેશ્વર નું ભજન કરતા ભગવાન નું ભજન કરતા અને જયારે ત્રેતા યુગ આવ્યો ત્યારે મનુષ્ય ના સંકલ્પ સત્ય રહ્યા નહી પછી સંકલ્પ કરે તો અને જયારે દ્વાપર યુગ આવ્યો ત્યારે સ્ત્રી નો અંગત કરે ત્યારે પુત્ર ની ઉત્પત્તિ થાય અને એવી રીતે સતયુગ ત્રેતા યુગ ની તે પરમે સબયોગ ત્રૈતાયુગમાં ના હોય હોય બસ એ તો પ્રથમ સબયોગ ને પ્રથમ ત્રૈતાયુગ આતા તેમ તેમાં હતી ક્ષાત્રિય કેમ કેમ પછી હોય દેખાય તો કર્મની અશુદ્ધિ بڑھતી جاتی છે વધારે વધારે બરાબર છે પણ એ પહેલા યુગમાં થાય પછી બીજામાં નો થાય એનું શું કારણ એ આટલા બધા કાર્યો ને એના સંજીવ કેટલા بڑھ્યા હોય હે મેડ્યા હોય પછી તો એનું કારણ શરીર બંધાયું હતું સૌ આરંભ ની વાત કરે એક દિવસ ભગવાન ની ઈચ્છા થી સૃષ્ટિ થઈને બે દિવસ કરી ક્યાંથી આરંભ ના પછી તો ક્રમ ગોઠવાય ગયો અને એ તો પ્રથમ સદયુગ અને પ્રથમ ત્રેતા યુગ હતા એમાં હતી એવી રીતે જયારે શુભ કાર બળવાન પણ પ્રવર્તે ત્યારે જીવ અશુભ કર્મ ના ન્યૂન કરી નાખે છે અને જયારે અતિશય દુર્ભિક્ષ વર્ષ આવે ત્યારે અથવા એ તો અશુભ કાળ ની જ અતિશય સામર્થ્ય છે તેને જીવના શુભ કર્મ ના બળ દીધું માટે જયારે બળવાન કાળ નો વેગ પ્રવર્તે જયારે બળવાન કાળ નો વેગ હોય ત્યારે કાળે કરીને સર્વ થાય છે એમ શાસ્ત્ર લખ્યું હોય અને જયારે ઘણા મનુષ્ય ભગવાન એકાંતિક ભક્ત થાય છે ત્યારે કળયુગ ને લીધે પણ સતયુગ થાય છે જે કારણે એકાંતિક ભક્ત જે ભગવાન એકાંતિક ભક્ત જે ભગવાન ની